ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ પ્રિહ મરણ નહી નહી રક્ષુક્ન કરણ જ ગોવિંદ્રજ ગોવિંદ ગોવિંદમ મૂઢ ધનાગમત્રોષા કુર સદબુ મનસી વિત ભસે નિજ પાતમ કરો પાત વિત વિનો ભજ ગોવિંદોવિંદ ગોવિંદોઢમ તે भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़ मते प्राप्ते सन्निहिते मरणे नही नही रक्षती आला श्लोक पर हमें थोड़ूक बाकी छे, केवा कहवा सार रूपे थोड़ू कई पक्षी बीजो श्लोक शुरू थी जैसे शंकराचार्य जी पेला वृद्ध ब्राह्मण ने व्याकरण सूत्र डुकूय करे डुकू करे डुकू करे एम गोख तो जो एने कहू कि हमें तारी उमर थे गई है अत्यार हे आ बधुँ करने की जरूरत नहीं तू गोविंद न प्रभु हरिन भजन कर कारण के मरण वक्त ये ज काम आज कहीं काम आई અહીંયા થોડુંક હજી કહેવાનું એ છે કે આ પ્રસંગને લઈને ઘણા વિદ્વાનો વિવેચકો ચિંતકો સાહિત્યકારો એવું એક કહેતા હોય છે કે આવું કહેવાની જરૂર નથી કારણ કે આવું નિષેધાત્મક ન કહેવું જોઈએ એટલા માટે કે પેલો સારું શીખે છે તેને શીખવા દેવો જોઈએ आना शू के लोग प्रवृत्ति करता होटकी जाए सामज निष्क्रिय जाए तो, तो देशन सामाज न थान एटले अपने त्या भाई शंकराचार्य जी जैसे कहू कोई बाड़क ने कि युवा के तू भू के आधु छोड़ दे ખખડી ગયો છે એવો એસી વર્ષનો વૃદ્ધ ઢોસો જેની નજીક મોત પહોંચી ગયું છે એને કહ્યું છે કે ભાઈ હવે આ સમયે આ નથી કરવાની જરૂર અને આપણે એ પણ પહેલા જોયું હતું કે જે સમયે જે કરવાનું હોય તે સમયે તે કરવું જોઈએ એને ડાયો કહેવાય પણ ભારતીય સંસ્કૃતિને સમજ્યા વગર ઘણા લોકો ભારતના જ ટીકા કરતા હોય છે अपना देश भवृत्ति करने करवानी, कमा आजीविका करने पाड़ी उल्टा न कहू है कि शैशवे अभ्यस्त विद्याम भारजितम विद्या द्वितीय नारजितम धनम तृतीय नार्जितम धनम तो चतुर्थे किम करीश पहली अवस्था बाढ़ अवस्था में जो ते भाया नहीं विद्या संपन्न कर अवस्था में ते पैसा कमाया नही वृद्धा तरह तेरे धर्मध्यान करोथी अवस्था एम ते शू करो हम आम क्या नीचे कमा भाई पाड़ी अने त्या विद्याभ्यास केन्द्रों આજીવિકા શીખવવાના પણ કેન્દ્રો ઋષિયો જ ચલાવતા હતા ગુરુકુળો કોણ ચલાવતા એ જ ભણાવતા હતા એ જ બધા શસ્ત્રવિદ્યા અસ્ત્રવિદ્યા બધી વિદ્યાઓ એ શીખવતા હતા એ સમજ્યા વગર જ લોકો કહેતા હોય એવું નથી પછી થોડા ઘણા સમાજ હોય ત્યાં થોડા ઘણા અવિવેકી ના લોકો પણ હોય કે જે વધારે જડ થઈને વાતો કરતા હોય કે બધું કાંઈ કરવાની જરૂર જ નથી પણ એ કઈ આપણી મૂળ વિચારધારા નથી તો છે ઋષિ થી લઈને સાધુઓ ઋષિઓ આજીવિકાનું રાજ્ય શાસનનું માર્ગદર્શન કર્યું છે અને આજે પણ તમે જુઓ તો સાધુ સંતો ધર્મ સંસ્થાઓ જ હાઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે કોણ કરે છે કેટલા ધર્મના સ્થાનો કેટલા સાધુ સંતો વિદ્યાની પાછળ બાળકોને શિક્ષિત કરવા માટે ઊંચામાં ઊંચું શિક્ષણ મળે એના માટે સંસ્થાઓ ચલાવે જ છે ધર્મ જગત માં ના નથી ઉલટાનો આપણો દેશનો યુવાન બાળક એ ખૂબ જ વિદ્યા સંપન્ન હોવો જોઈએ લેટેસ્ટ વિદ્યાથી શું સજ્જ એકવીપ હોવો જોઈએ એની ના નથી અને ધન સંપત્તિ પણ હોવી જોઈએ પેટ પટારો બે ભરેલા હોવા જોઈએ જરૂરી છે ને પેટ ખાલી હોય તોય શું થાય અને થોડી પેટી ખાલી હોય તોય તકલીફ થાય એટલે ના નથી પણ આપણે ત્યાં બહુ વ્યવસ્થિત રીતે એનું એક સંતુલન છે કે અમુક ઉંમર સુધી ભણ્યા અમુક ઉંમર સુધી કમાયા અમુક ઉમર સુધી તમે સંસારમાં હેરા ફેરા પણ હવે ઉંમર ઢળી તો હવે વ્યવહાર ને બધું ધીમે ધીમે ઓછું કરી છોકરાઓને બધું સોંપી છોકરાઓ ના હોય તો પછી જતું કરીને પણ પાછા વળો અને આત્મકલ્યાણનું વિશેષ કરો બાળક હોઈએ યુવાન હોઈએ ધન કમાતા હોઈએ ભણતા હોઈએ ત્યારે ન કરવું હરિભજન એવું નથી પણ ત્યારે ઓછો સમય મળે છતાંય સમજવું હોય તો વિશેષપણે ધંધાની સાથે જ ભજન લગાવી શકે આખરે તો એ જ વિશેષ નું છે રોટલો તો મળે જ છે વિશ્વાસ હોય અને મળે એટલે સંતુલન આપણી સંસ્કૃતિ શીખવે છે કે હવે ઉંમર ઢળી હોય તો ધીરે ધીરે સંકેલો ને સ્ટેશન આવવાનું થાય ત્યારે આપણે રેલવેમાં બેઠા હોય તો બીસ પોટલામાંથી સંકેલવા માંડતા પ્લેનમાં હોય તો પણ ત્યાં પછી પટાપટા બધા બદલાવી કે જે કઈ બેગ બેગ સરખું કરીને આપણે જે કાંઈ સામાન વ્યવસ્થિત નથી ગોઠવી લેતા રેલવેમાં ખાસ સામાન બધો કેવી રીતે વ્યવસ્થિત કરી લે પછી સ્ટેશન આવ્યું નથી કુદકો મારો નથી અને હવે અચાનક સ્ટેશન આવે તો શું લ્યો શું રીએ એટલે આ તો સમજદારી પૂર્વક ની વાત છે ઉમર થાય તો સંકેલો પણ તોય ઘણા એવું કહેતા હોય કે ભલે ઉમર થઈ હોય ભજન કરે તો શું કઈ સારી સારી પ્રવૃત્તિ એવું નથી કરો થોડી પ્રવૃત્તિ રસ આવે તો કરવાની કોઈ ના નથી પણ આપણે રેલવે સ્ટેશન ઉપર હોઈએ ગાડી આવી ગઈ હોય તો ડાયો માણસ એ છે કે પેલા કન્ફર્મ કરી લે કયો કયો બોગી છે કેટલા સીટ નંબર છે ક્યાં કમ્પાર્ટમેન્ટમાં પોતાનું એરેન્જમેન્ટ થયેલું છે ત્યાં જાય સીટ એરેન્જમેન્ટ જોવે સામાન બધું ઉપર નીચે ગોઠવી દે બધું સરખું કરી ટુઆલ બોઆલ પાથરી સીટ કમ્પ્લીટ કરી અને પછી નીચે આવે ગાડી ઉભી હોય તો આવે પછી થોડું હરવું ફરવું મેગેઝીન વાંચવું ન્યૂઝ જોવા કંઈ ભૂખ લાગી હોય તો કંઈ ઠંડુ પાડવા જે કંઈ બધું કરવાની છૂટ છે પણ ગાડી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે સિગ્નલ મળી ગયા છે તોય હજી બધી કઈક થોડી વેફર્સ ખાઈ લઉં ને આઈસક્રીમ ખાઈ લોટની ગેમ જોઈ લો આ રસ જતો નથી તો એને ડાયો કહેવાય કે મૂળ આપડા ઋષિઓ એમ કે છે કે હવે ભાઈ આ એકાદ વિસલ વાગી ગઈ છે આ માથે સિગ્નલ પડી ગયા નાક નમી ગયા નેજવા નમી ગયા તો હવે સામાન ગોઠવી દો અને પછી છતાંય તમને એમ લાગે કે થોડોક નથી અનુકૂળતા તો હરો ફરો છોકરા રમાડો છોકરાના છોકરા રમાડો થોડું કઈ હરો ફરો કઈ રસ આવે પ્રવૃત્તિ કરો પણ સિત્તેર એસી ટકા તમે હરિભજન કરો કરવાનું એ છે એમ આપણને સમજાવે છે અને છતાંય સાચું તો એ છે કે હરિભજનમાં જેને રસ આવે એને પછી આવા કોઈ રસ આવતા જ નથી એને જરૂર જ નથી હોતા એને એવો રસ આવે હરિભજનમાં કે એને પછી કઈ ક્રિકેટ જોવું ને કઈ ગેમ જોવી ને કઈ આ જોવું એને ઝેર જેવું લાગે જરૂર જ નથી હોતી પણ ન હોય એટલો બધો રસ આવતો હોય તો ભલે થોડું જાણે પણ છતાંય એના કરતા સારું એ છે કે ઉમર જેમ જેમ પેલી થાય હરિભજન કરે અને પ્રવૃત્તિ બદલે ચેરિટી પ્રવૃત્તિ કરે દાન ધર્મની પરોપકારની સેવાની લોક જનહિતના પ્રવૃત્તિના કાર્યો કરે વ્યવહારના સંસારના કુટુંબના એ બધા બહુ કર્યા હોય સેવા પરમાર્થના કાર્ય કરે પૈસો અર્જિત કરવા માટે ખૂબ કર્યું હતું પણ હવે થોડું યોગદાન સમાજમાં આપે એ બહુ સારું છે અને આજે તમે સિક્ષ્ટી પ્લસ દેશની અંદર લાખો લોકો છે અને પાછા આ જમાનામાં મેડિકલ સારવાર મળે છે એટલે ઘોડા જેવી તબિયત ધરાવે છે એવા મજબૂત હોય છે તમે જુઓ ખાવામાં પાછા ન પડે અને એવી મેડિકલ સારવાર મળતી હોય છે એટલે દાંત ના પડી ગયા હોય તો ચોખા ગોઠવી દે કાનુ સાંભળવાનું થાય મશીનો ગોઠવી દે અંદર ને અંદર નાના નાના હોય ખબર ના પડે કે આ બાબો ભાભો બેરો છે વાળ વે ગયા તો એ રંગી નાખે ના હોય તો વીક પહેરી લે ખબર ના પડે સાચું છે ખોટું છે બધા સાધનો આવે છે बेठाज फाका मारे नहीं घर नाम करता समाज न करता कहीं करता हरिभजन करता एक काम करे बस खाव पीव जलसो करो यो अर्थ नहीं करता कूतरा कई काम आता कई काम में न तो दान धर्मज लोक सेवा प्रवृत्ति करे कहीं कहीं सारी प्रवृति थती हो वडिले साठ पांसठ वर्ष उम्र ना ચોકલેટ ના ભર્યા જોવડાવે પ્રવૃત્તિ છે ના ના બાળકો ખુશ થાય કેવા અને બાળકોને ચોકલેટ મળે આનંદ મળે ખાવાનું મળે બિસ્કીટ આપે આ આપે ત્યાં ઘણા મેડિકલ હોસ્પિટલ હોય ચંદ્રલ બોર્ડ હોય સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જતા હોય ફ્રુટ આપે કોઈ ના આપે તે આપે હમ ઘણા કરતા હોય અરે લંડનના મેનેટન સિટીમાં અમેરિકાના મેનેટન સિટીમાં એક માણસ નીકળતો ગુલાબના ફૂલ ભરે બગલ થેલો સરસ મજાના ગુલાબના ફૂલ હોય હાથમાં ગુલાબના બે ત્રણ ફૂલ રાખે હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ ગાંડો લાગે ને ભર બજારમાં નીકળે હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ એટલે ઘણા ને થાય પણ ભાઈ આટલી આલમ હોય એમાં કોઈક નો તો બર્થ ડે હોય જ કેવું એને પ્રવૃત્તિ ખોલી કાઢી બોલો ખુશી માટે અને ખુશી વહેંચવા માટે એટલે કોઈ હોય એટલે તરત જ કે હેપી બર્થ ડે ગુલાબનું ફૂલ આપે હેન્ડશેક કરે આશીર્વાદ આપે ખુશ ખુશ થઈ જાય અજાણો માણસ મને ઉજવવાનો હોય એમાં થોડી ખુશીમાં હું થોડી ખુશી ઉમેરું તો પરમાત્મા મારા ઉપર ખુશ રહે આ માટે હું આ પ્રવૃત્તિ કરું છું કરવું જ હોય તો ઘણું મળી રહે નડવું હોય તો ઘણું જડી રહ્યા નડવું હોય તો ઘણું જ અમારે એક વાર સભા છોકરા ચાલુ ની સભા હોય ને એમાં આગળ બધા વૃદ્ધો બેઠા હોય પાછળ બે છોકરા હોય તો પાછળ બે ભાપા ધોતિયા બાંધીધા બોલો જેવી સભા ઉભી થઈ એટલે બે બળદ ની જેમ હાલતા થયા બોલો એક બાપુ આમ જાય એક બાપુ આમ જાય અને પેલા દાંત કાઢેલ્યો આ નાના છોકરા ઓલ્યો નડું હોય તો જડી રહ્યો છે ને એટલે આપણી સંસ્કૃતિ શીખવે છે કે પછી દાન ધર્મ સેવા પ્રવૃત્તિ લોકહિતના કાર્ય કરો કે જેથી કરીને તમારું શ્રેય થાય અને છેવટે પછી તો જો વિસલ ગઈ હોય ગાડીની તો સીટ ઉપર બેસી જવું એ ઉત્તમ છે પછી બધા અરવા ફરવાનું ના કરે નહીંતર ગાડી ઉપડી જાય રહી જાય એટલે જયારે એમ લાગે કે હવે બધું જ પૂરું થયું ત્યારે કેવળ હરિભજન કરે એ ડાહો માણસ છે નહીતર એ મૂર્ખ છે એટલે જરૂર છે એટલે પ્રવૃત્તિ કરીએ કમાઈએ બધું કરીએ પણ સાથે હરિભજન ન ભૂલીએ એ ખાસ મેસેજ છે હા આજે આપણા દેશમાં જ ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ જોજો ભાઈ ઘરડા થાવ ત્યારે આ સાધુ સંતો બાવાની વાતોમાં આવતા નહીં અને મંદિરોમાં જઈને હોગીયા મોઢા લઈને માળા લઈને બેસી રહેતા નહીં એ બધું કરો ઠીક છે તમને આત્મસંતોષ થતો હોય તો એ પણ એક પ્રકારની આદત છે કે ત્યાં ગયા વગર લોકોને સુખ નથી થતું પણ બાકી બીજો બહુ ફાયદો નથી એટલે એવાઓની વાતો માનશો નહીં આ શંકરાચાર્ય જેવા સત્પુરુષોની વાત માનજો આવા નફટ લોકોની વાતો નહીં માનતા આ વાંચી વાંચીને મગજ ફેરવી નાખે પોતે તો પાગલ છે જ પણ બીજાને હું ધેર ચડાવી અને પછી દ્રષ્ટાંત આપતા હોય છે આપણે આગળ કહ્યું છે ને જાપાન થી સ્વામી રામતીર્થ આવતા હતા રસ્તામાં પેલો ચાઇનીઝ ભાષા શીખતો હતો એને કહ્યું કે આ તમારે આ ઉંમરે શું કરવાની જરૂર છે તો પેલા એ સામુ ચોપડ્યું કે તમે ભારતીય છો કે જુઓ આ આપણને ભારતીયને ગાળ છે એટલે આપણે રસપૂર્વક જીવવાનું આ ભાઈ રસપૂર્વક જીવવું એટલે શું એ પેલા આપણી સંસ્કૃતિ જાણો તો જ ખ્યાલ આવે કે રસ એટલે શું એમ સાત્વિકતા હોય આત્માનો શ્રેય કરે એવો રસ એ જ ઉત્તમ રસ છે એટલે હરિભજન ના ચૂકવું કરવું સંસારના વ્યવહારો હોય હરિભજન ના ચૂકવું અને એની સાથે એ પણ કહું કે તમે યોગ કરતા હો પ્રાણાયામ કરતા હો બીજી કોઈ એક્ટિવિટી કરતા હો જ્ઞાન માર્ગે થઈને સાત્વિક કે બીજા જ્ઞાનની સાધના કરતા હો भगवान संबंध न होडिटेशन करता हो मन शांति कई करता हो प्रवृत्ति भले मोक्षमूलक लगती हो चोखु सीधू चटवात ये भगवान नाम जप करने क भूलव नहीं चूकव नहीं कहे हरिभजन હરિભજન એટલે ભગવાનનું સીધું સાધુ તમે રામ ઉપાસી હો તો રામ રામ રામ રામ રામ એની મૂર્તિનું સ્મરણ કરીને જપ કરો કૃષ્ણને માનતા હોવ તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ કમ એમ જપ કરો શ્રી કૃષ્ણ શરણમ એ જપ કરો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હલતા ચાલતા ખાતા પીતા નાતા અથડાતા પડતા ચાલુ રાખવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમાં અમૃત પહેર્યું છે અને એ જીવનમાં મૃત્યુ પડે અને મૃત્યુ પછી એ જ કામ આવશે એ આ સાર સાર છે બહુ મજાની એક વાત કહી દઉં તમને કે ભોલેનાથ શિવજી મહારાજ બોલા દાદા ચંદ્રમૌલેશ્વર કૈલાસાધિપતિ શિવજી યોગના પણ આચાર્ય છે બધા યોગ એને પ્રવર્તિત કર્યા છે વ્યાકરણના પણ આચાર્ય છે બધી વિદ્યાઓ તમને લાગે મસાણી બા અને સાવ વૈરાગી પણ આપણી દુનિયામાં જે વિદ્યાઓ પ્રચલિત છે એ બધાનો આચાર્ય એ છે સંગીતના આચાર્ય એ છે નૃત્ય ના આચાર્ય એ છે વ્યાકરણ ના આચાર્ય એ છે યોગ આચાર્ય એ છે જ્ઞાન આચાર્ય એ છે ભક્તિના આચાર્ય પણ છે ભજન આચાર્ય પણ એ જ છે અરે ભાઈ શિવજી બધું જ છે એટલે આપણે જ્યાં જ્યાં જુઓ બધા જ શિવ માને છે શિવ દેવાલય જોયું નથી શ્રીજી મહારાજ ગયા નથી આલો હાટકેશ્વર હાલો ફલાને હાલો આયા અ જાય શિવ પાસે જઈને બેસે જાય હમણાં મેમકા ત્યાં શિવજી નું મંદિર છે આરતી ઉતારી ત્યાં જ શિવજીના ઓટલા પર બેસીને સત્સંગ કથા વાર્તા કરી એટલે શિવ બહુ ગમે શિવ છે એ આપણી સંસ્કૃતિના અધ્યાત્મના પાયામાં છે તો બધા જ્ઞાનના યોગના તત્વજ્ઞાન આચાર્ય છે ને શિવજી તો એની પાસે તો અફૂટ જ્ઞાન છે બહુ મજાની વાતો એટલે શિવજી પાસે જે તત્વજ્ઞાન છે યોગનું જ્ઞાન છે આત્મતત્વનું જ્ઞાન છે એ બધું જ્ઞાન એમણે શ્લોકબદ્ધ કર્યું અને એક કરોડ શ્લોકમાં એ બધું જ્ઞાન એમણે ઠાલ્યું શિવજીએ સ્વયં એક કરોડ શ્લોકની રચના કરી અને આત્મજ્ઞાન યોગ અને અધ્યાત્મ અને જે તત્વજ્ઞાન ફિલોસોફી જમે છે બધું એમાં એમણે નિરૂપણ કર્યું એક કરોડ શ્લોકમાં હવે શિવજી પાસે આવો અખૂટ જ્ઞાન ભંડાર એક કરોડ શ્લોકમાં છે એ વાત છુપીતા ના રી બધાને ખબર પડી એટલે દેવતાઓને ખબર પડી કે આવો જ્ઞાન રાશિ શિવજી પાસે છે તો આપણને પણ કંઈક લાભ મળે તો હાલો ને એટલે શિવજી પાસે માગણી કરીએ આ વાત કરતા કરતા મને એવો આમ આનંદ આવે છે એવી સરસ વાત છે એટલે દેવતાઓ તૈયાર થયા કે ચાલો જઈએ ને શિવજી પાસેથી થોડો આપડે માગીએ આપણે તૈયાર થયા જાસૂસો તો હોય બધે એટલે દાનવો ખબર પડી કે આ દેવતાઓ જાય છે એટલે આપડે લઈ આવીએ ને થોડું ચાલો ને એટલે દાનવો તૈયાર થાય મનુષ્યોને ખબર પડી કે માણસો તૈયાર થયા કે શિવજી પાસે તો જ્ઞાનનો ખજાનો છે ને એક કરોડ શ્લોક છે એમની પાસે આ જ્ઞાન આપણને મળે તો આપણું કામ થઈ જાય તો દેવો દાનવો માનવો ત્રણે ઝુંડમાં ભગવાન શિવ પાસે આવ્યા કૈલાસણી તમારી પાસે જ્ઞાન રાશિ છે એક કરોડ શ્લોક તમે આ કર્યા છે તો એમાંથી થોડું થોડું અમને આપો ત્રણેય એક સાથે આવ્યા એટલે શિવજી કહેવાય ત્રણેય સરખા હાજી કરવા પડે અને શિવ સમો દાતા નહીં છે ને શિવ સમોદાતા નહી રાવી કાપીને હોમ કર્યો એને કેટલું આપી દીધું જો આપે ત્યારે આખો મીચી આપે ભોળા છે એટલે શિવજી કીધું કે જો આ એક કરોડ શ્લોક છે તમને ત્રણેય આપું ત્રણ સરખા ભાગ પાડ્યા કેટલા થાય બોલો તેત્રીસ તેત્રીસ લાખ થાય તેત્રીસ લાખ શ્લોક દેવતાઓને આપ્યા તેત્રીસ શ્લોક લાખ શ્લોક દાનવો લાખ શ્લોક મનુષ્યો તો એ બીજા દેવતાઓને ખબર પડી દાનવો ને બીજાને ખબર પડી મનુષ્યોને ખબર પડી એટલે આ લોકો લઈ આવ્યા ને આપણે રહી ગયા અને વળી પાછા બધા ને એક એક ઝુંડ ગયા હવે શિવજી પાસે કેટલા વધ્યા એક લાખ શ્લોક જ વધ્યા હતા ત્યાં પાછા ત્રણેય આવ્યા એટલે કે પ્રભુ તમે પેલા લોકો ને આપ્યું તો અમને કઈક આપો અમે રહી ગયા અમને મોડી સમજ પડી મોડું જાણ મળ્યા પેપર આવતા નથી સમયસર આ તમે બપોર નું મેટ્રો વાંચ્યું તઈ ખબર પડી કે ના બેસો બેસો તમને આપીએ પછી એક લાખ ના પાછા ત્રણ ટુકડા કર્યા ત્રણ ભાગ પાડ્યા કેટલા થયા તેત્રીસ તેત્રીસ હજાર તેત્રીસ હજાર દેવતાઓને આપ્યા તેત્રીસ હજાર દાનવોને આપ્યા તેત્રીસ હજાર શ્લોક મનુષ્યને આપ્યા કેટલા શિવજી પાસે વિધ્યા એક હજાર વિધ્યા આ લોકો પાછા ફર્યા હતા પાછા પાછા ખબર પડી આ લોકો લઈ આવે આપણે રહી ગયા વળી પાછા ત્રણેય ઝુંડા આવ્યા કે પ્રભુ તમે એમને આપ્યા ને અમને કોરા રાખશો તો આવો તમને આપશું એક ના પાછા ત્રણ ભાગ પાડ્યા કેટલા કેટલા આવ્યા ત્રણસો દેવતાઓને આપ્યા ત્રણસો દાનવો આપ્યા ત્રણસો મનુષ્યોને આપ્યા કેટલા શિવજી પાસે વિધ્યા એક સો શ્લોક હોય દે એ ગયા હતા પાછા ત્રણ ઝુંડ પાછા આવ્યા કે પ્રભુ એને આપ્યું ને અમને નહીં આપો એટલે તમને આલ્ય સીમ ના આલ્ય એટલે સો શ્લોક ના પાછા ત્રણ ભાગ પડ્યા કેટલા પડે હોલો ને કેટલા પડે તેત્રીસ શ્લોક એમને આપ્યા તેત્રીસ દાનવ ને આપ્યા મનુષ્યોને આપ્યા કેટલા શ્લોક વીધા એક શ્લોક હોય દો હવે એક શ્લોક છે એના બત્રીસ અક્ષર હોય બત્રીસ એક શ્લોક બત્રીસ અક્ષર પાછા ત્રણ ઝુંડા આવ્યા હવે અમને કઈ ગજી આપો બધાને આપ્યો ને હવે મારી પાછી એક જ શ્લોક છે ચાલો એના ત્રણ ટુકડા પાડીએ એટલે આઠ દેવતાઓને આપ્યા અક્ષર આઠ અક્ષર એમને આપ્યા આઠ અક્ષર દાનવો આપ્યા આઠ અક્ષર મનુષ્ય આપ્યા શિવજી પાસે કેટલા રહ્યા આઠ વધ્યા પાછા ત્રણ ઝુંડા પડી ગયા તમને આલીયે હવે આઠ ના પાછા ત્રણ ટુકડા કર્યા એટલે હવે બે દાનવ બે અક્ષર દેવતાઓને આપ્યા બે અક્ષર દાનવોને આપ્યા બે અક્ષર મનુષ્યોને આપ્યા શિવજી પાસે કેટલા રહ્યા બે પ્રભુ અમને એટલે આ ટુકડા થાય નહીં અને બીજું હું આપીશ જ નહીં તમને માઠું લાગે જે લાગે તે હું તમને નહીં આપું અરે પ્રભુ બધા બધા પણ હવે હોય નહીં તો શું કરું અને આપવા જેવું નથી એટલે નહીં આપું ટુકડા થાય એમ નથી અને મારું દિલ માને એમ નથી આવું આપું તો મારો પ્રાણ નીકળી જાય એટલે હું નહીં આપી શકું એટલે આટલું બધું મમત્વ છે કે હું મરી જાવ તો ન આપું અને આપી દઉં તો મારો પ્રાણ નીકળી જાય એ કરોડ શ્લોક ફક્ત બે અક્ષર તમે બચાવી લીધા અને એના માટે આટલો બધો જીવમાં દિલચસ્પ છે કે પ્રાણ પ્યારો છે આ હવે હું કોઈને આપવાનું નથી અને રામ અખંડ છે ભગવાન અખંડ છે અચ્યુત છે એના ટુકડા થતા નથી બધું આપી શકાય એટલે કેવાનું શું છે યોગનું જ્ઞાનનું તત્વજ્ઞાન નું ગમે તેવી ફિલોસોફી એનો સારનો સાર ભગવાનનું નામ છે બોલો કેટલી અદભુત વાત છે કે આપણને વિચારીએ ને તો રૂવાડા બેઠા થઈએ એટલે કરવાનું હરિભજન છે બધું શીખીએ દુનિયાના અદ્યતન લેટેસ્ટ વિદ્યાઓમાં પારંગત થાવ અને છે જ આપણા ભારતીયો ડિમાન્ડ પણ છે કારણ કે આપણે મશીન જેવા નથી આપણે મગજથી જીવનારી પ્રજા છીએ ઓછા સાધનો હોય ને એનું મગજ ડેવલપ અને જે જેટલા જેટલા સાધનો આવે ભલે આ બીજાને માઠું લાગશે પણ મેં અમેરિકામાં જોયું છે ઘણી વાર જોયું છે વિશેષ જોયું છે એ ડૉક્ટરો વધારે ને વધારે મશીનો ઉપર આધાર રાખે અને કેટલાય રિપોર્ટ કાઢે ને તોય મને તો સંતોષ નથી થયો અને આપણે અહીંયા ઉતરો અહીંયા અમદાવાદના સારા તમે ડૉક્ટર હોય એને ચાલો એ જોઈને રિપોર્ટ વગર કહી દે અને રિપોર્ટને ખોટા પાડે જોઈને કે તમે આ રિપોર્ટ ક્યાં કઢાવ્યો ખોટો છે મશીનને ખોટા પાડે એવા ડૉક્ટર છે યાર ખરેખર એનું કારણ છે કે આપણે છે ને શ્રમથી બધું મેળવનારા છે મગજથી કામ કરનારા છે એની કદર કેટલી થાય છે એ અલગ વાત છે પણ બુદ્ધિ છે તો લેટેસ્ટ વિદ્યા એનાથી સંપન્ન થઈએ પણ ભૂલીએ નહીં હરિભજન સવાર સાંજ બપોર બપોર આવતા ચાલતા રાત પડી હોય તો હરિહરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ભજન કરે એ ડો ન બીજી વિદ્યાઓ શું કામ આવશે એના જેવી સરસ વાત કર આ શ્લોક આ છેલ્લું દ્રષ્ટાંત છે બસ હવે તરત બીજો શ્લોક આવી જશે બહુ લાંબુ થયું કઈ એક પ્રોફેસર ડિગ્રી એના ઉપર ડિગ્રી એના ઉપર ડિગ્રીઓ ચડી ગયેલી બઉ બહુ વિદ્યાઓ બધી સંપન કરેલી જાય તો વિદ્યા જ ખરે એવો એવો છીખ ખાય તો વિદ્યા નીકળે એટલી બધી અને એમાં પ્રોફેસર એટલે બોલકાત બહુ હોય ને તો સુ ત્યારે સ્ટોપ થાય બાકી ગમે તે વિષય તમે કઈ ઉપાડો એના ઉપર ઉપડી જ જાય નોન સ્ટોપ વાતો કરે એવો બોલકો એવો પ્રોફેસર વિદ્યા વારીથી હવે આ વિદ્યાવારીધિ પ્રોફેસર જલવારીથી દરિયામાં વિહાર કરવા નીકળ્યો નવકામ બેસીને એક નાવિક નાનું કુદરત માણવા જ્ઞાન સરખો બેસે નહી બોલવા વાળું જોઈએ ટોકેટીવ માઇન્ડ હોય વાત કરવા વાળું જોઈએ ન હોય તો જાળવાયરે વાત કરી આ તો માણસ સામે નાવિક હતો અને આ હતો બે જતા ફરતા હતા દરિયો સરસ મજાનો આસપાસ બોમ્બે ની આસપાસ નો હશે અને પ્રોફેસરે પેલા નાવિક નાવિક તો બિચારો સુનમુન જીવનારો ભાઈ હા બાપા હા સાહેબ એટલે તું કઈ ભીણ્યો છો આને એમ કે જો કઈ ભીણ્યો હોય તો કઈક વાત કરીએ તું ભીણ્યો છો ના બાપા હું ભીણો નથી હે તું ભીણો નથી ના બાપા હું નથી ભીણ આજ કે પેટ પડી અરે બાપા નથી ભીણો પ્રોફેસર સાહેબ સાહેબ હું નથી ભીણ્યો અરે ભાઈ મને ઈ થાય છે તું ભીણ્યો નથી તો ઈ કવિ કાલિદાસ નું મેઘદૂત માણવાનો તને ક્યાંથી રસ મળે શિશુપાલ ત્રિપાઠી નવલકથાલાલ પટેલ કનિયાલ મુનશી પ્રભુતા સોમનાથ નો નાદ આ બધા જે નવલકથાઓ એ બધા છે એ તને રસ સાહિત્ય એ તો કોઈ સ્વાદ માણવા જ ન મળે ને તમે સાહેબ આ બોલો છો એ જ મને નવું નવું લાગે છે આ સોમનાથ ને એ બધી શું પાટણ ની પ્રભુતા કઈ ગમ નથી પડતી અરે તને કોઈ સાહિત્ય સ્વાદ ચાખવા ન મળ્યો જિંદગીમાં ભણ્યા વગર ભલા માણસ તારી પાંચ જિંદગી પચાસ પચીસ જિંદગી પાણીમાં ગઈ તો કે સાહેબ જ્યાં ગઈ હોય ત્યાં મને તો આમાં રસ છે કોઈ આવે એને બેસાડું અને સુખે દરિયામાં સહેલગા કરાવું અને એને પ્રસન્નતા મળે એ જ મને રસ છે બાકી બીજો મને આવો રસ નથી પા જિંદગી પાણીમાં ગઈ થાય હશે સારું સારું તો ભણ્યો નથી પણ હિસાબ કિતાબ તો શીખ્યો હોય ને કારણ કે નાણાંની લેતી દેતી કરે ના બાપા મને હિસાબ કિતાબ કઈ આવડતો જ નથી તો તને પૈસા લેવા દેવાનો તો જે લોકો આપે લઈ લઉં તો લોકો તો છેતરી જાય તને ઓછા આપે મેં તો નિયમ સિદ્ધાંત છે મારા જીવનનો સાહેબ કે મને ભલે કોઈ છેતરી જાય પણ મારે કોઈને છેતરવો નહીં આટલું ભીણ્યો છું બાકી હું બીજું ભીણ્યો નથી અરે ભલા માણસ આ દુનિયા છે ચારસો કહેવાય આપણને છેતરી જાય પણ ઘરમાં આપણે હિસાબ કિતાબની જરૂર તો પડે ને કેટલું ખૂટ્યું કેટલું આ કેમ લાવવું આખા ઘરનું બજેટ આ વર્ષ દાડે કરવાનું તો કે સાહેબ એવું મને કાંઈ સૂચતું નથી હું તો એનો હિસાબ કિતાબ કઈ આવડતો નથી રાખતો નથી કઈ એની ચિંતા કરતો નથી કેમ અરે ઉપર બેઠો છે કાલે આપવાનો જ છે આજે જો તમે અહીં બેસી ગયા છો અને તમને ફેરવું છો પાંચ પૈસા માં મળી જ જવાના છે તમારે ખાવા પીવાનું કુટુંબ નીકળી જ જવાનું છે આવી રીતે કોઈ ને કોઈ મળી જ રીતે આજે જેને આપ્યું એ કાલે આપવાનું હું તો આ ભરોસાથી જીવું છું બાકી હું હિસાબ કિતાબ રાખતો નથી મને કઈ આવડતું પણ નથી ઓ હો જીવનમાં જરૂરી છે વ્યવહાર ચલાવવા હિસાબ કિતાબ તો આવડવો જોઈએ એ નથી આવડતો અર્ધી જિંદગી પચાસ જિંદગી પાણીમાં ગઈ નાવિક ચૂપ રહી ગયો મારું એક વાતે તો આ સારી સાચી વાત કરે છે એને આવડે છે આપણને કઈ આવડતું નથી વળી પ્રોફેસરે કીધું કે ચાલો ભણ્યો નથી સાહિત્ય માંડ્યું નથી હિસાબ કિતાબ તું નથી શીખ્યો કે નથી આવડતો પણ જે દેશ એનો તો ઇતિહાસ તો જાણતો હોય છે ને થોડો એ તો આપડે ફરજ છે જાણવો જોઈએ તો શું તો કે આ દેશમાં અંગ્રેજો ક્યારે આવ્યા એને કેટલા વરસ રાજ કર્યું પછી આઝાદી ની ક્યારે શરૂ થઈ આઝાદીની ચળવળમાં કોને કોને ભાગ લીધો એક વચ્ચે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો એનો સૂત્રધાર કોણ હતો આઝાદી ક્યારે સફળ થઈ આ દેશ ને ક્યારે મળી આ દેશની અંદર જુદા જુદા કેટલા રજવાડાઓ હતા એને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી કુનેથી અખંડ ભારતમાં ભેળવા આ બધો તો ઇતિહાસ જાણતો હોય ને તો કે ના બાપા હું આ ઈતિહાસ કાંઈ જાણતો નથી હું મારો ઈતિહાસ જાણું છું કે મારા માવતરે મને બચપણમાં કેવી રીતે ઉછેરીને મોટો કર્યો કેવી ગરીબાઈમાં અમને ઘરે બાય કર્યા અમને વરાવ્યા પરણાવ્યા કેમ નાનકડા મકાન કરી આપ્યા કેમ નાનકડી નૌકાઓ વસાવીને ધંધો શીખવાડ્યો એ મારા બાપનો મારા ઘરનો ઇતિહાસ જાણું છું એટલે મારા માવતારે મારા માટે જે કર્યું એના માટે હું એમની પુણ્યતિથી એ મૃત્યુતિથીએ કે કોઈ વચ્ચે એવા સારા દિવસોએ દાન ધર્મ કરું છું બાળકોને ભોજન કરાવું છું ગાયો ને ઘાસ ચારણ નીર નાખું છું અને થાય એટલું ક્યારેક સાધુ સંતો ભજન કીર્તન કરાવી જમાડું છું મારા પિતાની માતાની સ્મૃતિમાં આટલો ઇતિહાસ હું જાણું છું બાકી હું કઈ જાણતો નથી ઓહો જે દેશમાં રહ્યો એ દેશના ઈતિહાસને નથી જાણતો સાહિત્યને નથી જાણતો ગણિતને નથી જાણતો ઇતિહાસ નથી જાણતો તારી પોણી જિંદગી પંચોતેર જિંદગી પાણીમાં ગઈ એજ વાક્ય ભાઈ દરિયામાં તોફાન ઉભડ્યું ઢીલું થવા ટોપી મળી પલળવા ફાફડા ફાફડા થઈ ગયા અને નૌકા ડૂબી કે ડૂબશે એવું લાગ્યું ત્યારે નાવી પડકારો કર્યો સાહેબ હા તમને તરતા આવડે છે તો કે ના તો તમારી હમણાં આખી જિંદગી પાણીમાં મારી તો બાતલ પોણી ગઈ તારી હમણાં આખી અને ઝપટ આવી નૌકા પડી ઊંધી પ્રોફેસર ગયા તળીએ આખી જિંદગી પાણીમાં અને નાવિક તરતા આવડતું તું ડબકા મારી કિનારે પહોચી ગયા કોણ ડાયો એમ જિંદગી છે બધી વિદ્યાઓ આવડે તમને અનેક પ્રકારના કેમિસ્ટ્રી ને ફિઝિક્સ ને આન મેથેમેટિક્સ બાયોલોજી ને છે આખું ખગોળ વિજ્ઞાન ને ભૂસ્તર વિજ્ઞાન ને બધું જ તમે શીખી જાઓ પણ એક હરિભજન કરતા ના શીખ્યા તો બધું જ નકામું છે ગાતા શીખ્યો વાતા શીખ્યો શીખ્યો સબ સુર મેં પણ એક હરિભજન કરતા ના શીખ્યો તો શીખ્યો સબ ગયો ધૂર મેં અને અંતે હરિભજન કરવા જેવું છે અને એ જે શીખી ગયો એ આ ગયો એ શંકરાચાર્ય જે કહે અંતે મોત સમયે મૃત્યુ પછી એ જ કામ આવશે માટે સીધું અને ચટ પોતાના ઈષ્ટનું નામ સ્મરણ જેટલું થાય એટલું ઓછામાં ઓછી પાંચ દસ અગિયાર વીસ પચીસ પચાસ પચાસ એકાવન માળા રોજ કરવાનો નિયમ રાખો તો મૃત્યુ સમયે આપણી પાસે કેટલો ખજાનો હોય रोज एक रूपियो ना के तो के भजन ना खजा भरे यहाँ पे श्लोक ना आखा स्त्रोत्र जो तुम सारे पहलो श्लोक पूरा भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़ मते प्राप्त सन्नहिते मरणे नही नही रक्षती दुक करणे भगवत नाम शिवाय बीजू कई काम आरो वेद डखोल के आखिर कहवो राम બધ જ કરીને આખરે તો રામ બોલો અને બોલ્યા વગર છૂટક્યો નહી બોલ્યા વગર છૂટક્યો નહી ન બોલીએ ના બોલીએ તો માંદા પડીએ ત્યારે બોલે બહુ કઠણ હોય તો હોસ્પિટલમાં સિરિયસ થઈ જાય ત્યારે બોલે હે હરી હે ગણેશ ભલભલા મંડે બોલવા ભજન મંડે કરવા હે ભાઈ કઈક કરજો ઠાકોરજીને માનતા કરજો પ્રાર્થના કરજો ઢીલો પડી ગયો અને છતાંય કઠણ છાતી નો હોય અને મોત આવે તોય ન બોલે મરી જાય ત્યાં સુધી ન બોલે તો છેલ્લે નનામી લઈ જનારા બોલે રામ બોલો ભાઈ રામ પણ રામ બોલ્યા વગર છીટક્યો જરૂર જ છે ઊંધી ખોપડીના લોકો પણ હું મરી ફિલ્મી એક્ટર્સ ને બધા બોલાવી નાચ ગાન કરાવજો તો મારા જીવની ગતિ થાય એવું કોઈએ વીલ કર્યું એ કઈ નહીં કર્યું તો છેટે એમ કેસે તમે ગાયો ને દાન કરજો બાળકો ભૂખ્યાઓને ગરીબને જમાડજો અને શક્ય હોય તો ધૂન ભજન કીર્તન દેવસ્થાન છૂટક્યો નથી આપણે નહીં ભજન કરીએ તો આપણી પાછળ મર્યા પછી બીજા કરશે કરશે ને કરશે તો આપણે કરીએ આપણું કામનું છે એટલે ભજન કરી લેવું એ આ સાર સાર હવે બીજો શ્લોક છે કયો છે મૂળ જહી દના ગમ તૃષ્ણા કુરુ સદુ મનસિ તૃષભે નિજ કર્મોપાત વિનોદયીત ભજ ગોવિંદે તો એ જ કે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદમ ભજ મૂડ મતે વાત કરતા કરતા શંકરાચાર્યજી પણ પોતે ભજન કરતા જાય છે એક ઉપદેશ આપે અને છેલ્લે પાછું એમ બોલે ગોવિંદ નું ભજન કર ગોવિંદ નું ભજન કર ગોવિંદ નું ભજન કરજન કરતા ભજન થાય આ ભજન એવી કરવત છે તમે લાકડું કાપતા હોય કરવતને જોજો એ કરવત એવું છે આવતાય કાપે અને જાતાય કાપે કર્વત આવતા ને જાતા બે વખતે કાપે છે ભજન એવું છે જાગ્રત માં કરો સભાનતાથી કરો અભાનતાથી કરો રાગથી કરો દ્વેષથી કરો પણ પાપ કાપે કાપે ને કાપે સીધું સાધી વાત છે ને તમે ગોળ છે એ અંધારે ખાવ કે ચોક માં ખાવ ગયું જ લાગે અંધારે જઈને તમે ગોળ ખાવ કોઈ એમ કે મને અંધારો જ કડવો લાગે બને જ નહીં એમાં ભગવાન નામ અમૃત જેવું છે આંખો નીચીને ખાવ ભાવથી ખાવ ખુભાવથી પીવો ભગવદ નામ ભજન કરો એ અમૃત નું જ કામ કરે દ્વેષ પણ કોઈ લીંબુ શરબત પીવે તો મીઠું ના લાગે ધાડો દેતા દેતા ખાય તોય પીએતો મીઠું જ લાગે તો ભગવાનનું નામ એવું છે કે દ્વેષથી જપે તો પણ કલ્યાણ થાય માટે હે જીવ મૂઠ તો ભજન ખર ગોવિંદનું પણ બીજી જોરદાર ચરપટ મંજરી કા જોરથી ચરપટ થપ્પડ મારી શંકરાચાર્ય છે જ કીધું પાછું હે મૂઢ શું મૂળ જહિ ધના ગમ તૃષ્ણા એ મૂઢ આ મૂળ છે ને ઘણી પ્રકારના છે આ સ્ત્રોત્રોનું નામ જ મૂળ બત્રીસ રાખ્યું છે જો કે એમાંથી આપણે સત્ય શ્લોક જ લીધા છે બીજા શ્લોકો રિપીટેશન જેવા હતા ને પેલા હતા એ આપણે છોડી દીધા છે આટલામાં પર્યાપ્ત છે માનીને આટલું જ રાખ્યું છે કારણ કે મૂળ બત્રીસ શ્લોકો છો એકત્રીસ શ્લોકો છે પણ છતાં રિવિઝન મૂળ કોણ કે જે જાણવા જેવું ન જાણે તે મૂઢ બીજું ઘણું જાણતો હોય જાણવા જેવું ન જાણે એ મૂળ કરવા જેવું ન કરે બીજું ઘણું કરે એ મૂળ જે સમયે જે કરવું જોઈએ તે સમયે તે ન કરે એ મૂળ જાણે હરિભજન કરવા જેવું છે છતાંય ન કરે એ મૂઢ એ મૂઢ નો આપણે જાણીએ છીએ લ્યો આ બધા તમે બેઠા છો એ જાણે છે બધા કે હરિભજન કરવું જ જોઈએ કોઈ આમાં વિરોધી છે છતાંય આપણે એમ જોઈએ કે કેટલાક કરે છે જે બાકી રહી જાય તો એને સમજી લેવું હું મહામૂઢ છું જાણે છતાં ન કરે કરવા જેવું એ મૂળ પોતે પોતાને ન જાણે એ મૂળ પોતાના આત્મતત્વને ન જાણે એ મૂઢ ભગવાનના સ્વરૂપને જાણીને આશ્રય ન કરે એ મૂઢ અને પોતે અજ્ઞાની હોવા છતાં જ્ઞાની છે એવું માની બેસે એ મૂઢ જાણતો નથી ને જતા એમ માને હું જાણું છું એમ ઉઠ આવા તો બહુ છે જગતમાં જગત વિશે જ્ઞાન નથી ઈશ્વર વિશે જ્ઞાન નથી અને નિર્ણયો બાંધીને બેઠા છે કે આ બધું ઓટોમેટિક ચાલે છે ઓટોમેટિક ચાલે છે એટલે ઓટોમેટિક કાંઈ છે જ નહીં આ પેશાબ પાણી ઓટોમેટિક નથી થતા થાય છે અને જો થઈ જાય તો ડોક્ટર પાસે જવું પડે શું છે ઓટોમેટિક થઈ ગયું કશું ઓટોમેટિક નથી હવે જાણતા નથી છતાં જાણીને બેઠા છે અને જ્ઞાની સમજે છે આ બધા જ મંદિરોમાં બેઠા છે અને ભગવાનની આગળ ધૂન ભજન કરનારા છે એ બધા મૂર્ખ છે વેસ્ટ ઓફ ટાઈમ છે સમય બગાડે છે આટલા બધા લાખો માણસો આ માનવ વસ્તીનો જે સમય છે માનવ સમય એનો ફિજુલ ઉપયોગ કરે છે જો બધા જ પ્રોડક્ટિવ એનો ઉપયોગ કરે તો કેટલો સરસ દેશ આગળ વધી વાતો કરે છે કરી છે એ સીધે સીધી માથે આવે એવી છે બધા મૂળ જહિ ધનગમ તૃષ્ણા આ ધન સંપત્તિ પૈસો રૂપિયા ડોલર પાઉન્ડ આ ભેળું કરવાની વધારે વધારે કમાવાની મેળવાની સંગ્રહવાની જે તારી તૃષ્ણા છે ને એનો ત્યાગ કરે ત્યાગ કરે શંકરાચાર્ય કેટલું થયું હશે કે આ પૈસો ભેળો કરવા વાળાને પૈસાની પાછળ પીડ્યા હશે ઈ એને કેવા લાગ્યા કે પહેલા જ એને નવાજી દીધા એ મૂઢ આ મૂકી દે આ મૂકી દે તું આ રેવા દે હવે આજે કોને મૂઢ ના કેવો ભાઈ પૈસા પાછળ કોણ નથી યાર વિતરાગી મહાપુરુષ જોઈ શકે છે જાણી શકે છે કે આ મૂળ છે જેને પૈસા ગણતા હશે કેવો લાગતો છે પૈસા પાછળ પીડ્યો છે શંકરાચાર્ય કેવો આપણને તો દેખાડ હજી પૈસાનું મૂલ્ય મટતું નથી ને મૂલ્ય મટતું હું આગળ વાત કહીશ તમને મૂલ્ય મટતું નથી પણ જેને સમજાઈ જાય કે આનું કોઈ મૂલ્ય નથી અને ત્યારે એને એમ થાય કે આ લોકો એની પાછળ જ પીડ્યા છે અને જે ભેળું કરવા જેવું છે નથી કરતા આપણને રસ્તામાં જતા પાંચ રૂપિયા મળી ગયા હોય તો ખુશી થાય છે પણ આપણને વાત વાતમાં કોઈ બેસાડીને પાંચ મિનિટ ધૂન કરાવી એટલી ખુશી થાય છે ઉલટાની એમ થાય ક્યાં હલવાઈ ગયા મૂઢ નહીં તો મૂઢ બાપ તમને એમ કે ભાઈ આવજો આજે સત્સંગ છે તો આવશું પણ આવી ગયા પછી એમ કે શીખ છે પણ એક દિવસ બગડ્યો બગડ્યો કે સુધરો આ અર્ધો કલાક તમને સરસ મજાની વાતોમાં વાતો મોડું થઈ જાય તો બઉ સારી છે પણ જરા મોડું થાય છે અને દુકાન નવ વાગે બંધ કરી દીધો હોય સાડા બંધ કરી દેતો હોય ગ્રાહકોની જો લાઈનો લાગે તો અગિયાર વાગ્યા સુધી ખોલી ને બેસેક નહીં તો ક્યારે એમ બોલે છે કે બહુ લાંબુ થાય છે ખુશ થતો થતો ઘરે આવે આજ તો મજા પડી ગઈ યાર દસ નો તો અડધો કલાકમાં વકરો કરી નાખ્યો એટલો ખુશ થાય એમાં આટલી ખુશી થાય છે અડધો કલાક ધૂન કરાવે ધૂનમાં બેસવું પડે ખુશી નથી થતી બગાસા આવે છે ક્યારે છૂટે ઘડિયાળ સામે જોવે પૈસો ગણતો હોય તો સમય ભૂલી જાય છે કમાણી કરવા બેઠો હોય દુકાનના થડા ઉપર ગ્રાહકારે વાત કરતો હોય ખાવાનું ભૂલી જાય જમવાનું ભૂલી જાય છે ત્યારે શંકરાચાર્ય કે છે કે હરિભજનમાં આટલો લાગતો નથી કબીર સાહેબ છે આંખે ઝાંખું મીડું દેખાવા પણ મેં બહુ દુનિયામાં ચારે બાજુ જોયું અને કોઈ પણ મરે તો હળી કાઢી સ્મશાને જાઉં છું કબીર કે છે કોઈ મરે તો હળી કાઢી નું સ્મશાને છું એ જોવા માટે કે કોઈ રૂપિયાનું કોટલું ભેળું લઈ ગયો ત્યારે આને મારે શું કેવું હા કેટલી હજ એ લોકોને દેખાય એ વિતરાગીઓને દેખાય એ અનુભૂત પુરુષોને દેખાય છે આ કોડીની કિંમત છે અને વાત સાચી છે હરી જેવું કોઈ ધન સંપત્તિથી ભંડાર નથી મોટો છતાં આપણે છોડી દઈએ છીએ નામ જપન ક્યુ છોડ દયા કોડી કો તો તું બહુત સંભાલા એ લાલ રતન ક્યુ છોડ દયા આ હરિનામનું આવું સરસ કિંમતી તે રત્ન કેમ છોડી દીધું અને આ બધા કાટના ટુકડા કરે છે પૈસાની પાછળ જે પીડા છે વધારે ને વધારે કમાઈ લો વધારે ને વધારે ભેળો કરી લો એવી જે તૃષ્ણા છે શંકરાચાર્યજી કે છે એ મૂઠ મૂકી દે આ છોડી દે આ એકલા પેલા વિદ્યા ની પાછળ પીડા શંકરાચાર્યુક્રો કરણે આ શાસ્ત્ર વિદ્યા જેટલી છે ને એને કીધું કે આ મૂળ એ બધું મૂકીને હરિભજન કર હવે પૈસા વાળા ને કે ભજન પંડિતો ને પીકડ્યા હવે શ્રીમંતો ને પીગડ્યા શંકરાચાર્યુ ગોટો વળી જઈશ ભજન કરી લે કઈ કામ નહી આવે બહુ માર્મિક વાત સત્પુરુષ છે ને શંકરાચાર્યજી શું વાત કરી ધન ભેળો કરવાને વધારે વધારે મેળવવાની તૃષ્ણા મૂકી દે ધન મૂકી દે એમ ન કીધું જોયું તમે સાવધાની જુઓ પૈસો મૂકી દે એમ નથી કીધું સાહેબ હા પૈસો તો રાખ પણ એની તૃષ્ણા મૂકી દે અતિ નતી વધુ ને વધુ વધુ ને વધુ પૈસો જરૂરી છે મની ઇઝ ધ મેટર ઓફ ફંક્શન સોર મીડિયમ એ મેઝર એ સ્ટાન્ડર્ડ એ સ્ટોર સત્તાવન વચરામ છે એમાં આપણે થોડું વિશ્લેષણ કર્યું છે ફિફ્ટી સેવનમાં તો પેલું એક કારણ છે પૈસો મેટર મહત્વ છે એનું મીડિયમ છે માધ્યમ છે ખાવું પીવું હરવું કપડા લતા આવા સા એ બધું અહીંયા આવવું હોય તો પૈસા હોય તો ભાઈ પેટ્રોલ કેમિન એમને ભરી ગયા લોકો એને કે લાટલી પેટર્ન નાખી દે પૈસો તો હાથનો મેલ છે એમ કાંઈ ભરી ગયું ભરી ગયા અમારી પાસે બીજા ને બાપામાં નાખી દો તો હોય તો તમારી પાસે જ નાખાવું પડે પણ કઈ એમ નામ કઈ થાય ગુણાતીતાનંદ સ્વામી એટલે કીધું છે આપડે કહીએ છીએ દ્રવ્ય ખોટું છે ખોટું છે ખોટું છે એમ કહીએ છીએ પણ દ્રવ્ય વગર મંદિર વ્યવહાર પણ હાલતો નથી એટલે જીવમાંથી દ્રવ્ય ગુણાતી કરવું બહુ કઠોન છે સ્ત્રી ખોટી થઈ જાય પણ દ્રવ્ય ખોટું ન થાય કારણ કે એના વગર વ્યવહાર હાલતો નથી અને વ્યવહાર નથી હાલતો એ છતાંય સમજે સાવ ખોટું છે એ જીતી ગયું એ જીતી ગયો કારણ કે આપણે ખોટું છે એમ સમજીને વ્યવહાર કરતા આવડી જાય એ જીતી ગયું આપણે સાચું માનીને વ્યવહાર કરીએ છીએ જે સદપુરુષો છે એ ખોટું માનીને કરે ખોટું જ છે અને ખોટું માનીને કરતો હોય ને હર્ષોક નો થાય ઓછું આવે તોય ભલે જાય તોય ભલે આ નિશાની સાચું માનીને પેકડી હોય ને તમારી ગાળામાં ખોટો હાર હોય અને કોઈ સ્નેચિંગ કરી જાય આ નથી ચીલ ઝડપે બધા ચેઇન તોડીને લઈ જતા ખોટો હોય તો તમને થડકો થાય ખોટું માનીને વ્યવહાર કરતો હોય એને હર્ષ ન થાય ને શોક ન થાય જાજુ આવે તો હર્ષ ન થાય વયું જાય તો શોક ન થાય પણ દસ નો ચેઇન પહેર્યો હોય અને કોઈ આંચકો મારીને તોડી કારણ કે સાચું છે સાચું છે એમ એટલે સાચું માની ને જો ચોટ્યા તો જ છે એને મહાપુરુષો કે વ્યવહાર તો છે પણ ખોટું માની ને કરવાનું ખોટું છે ખોટું છે આ નાટક ભજવતા હોય છે હા હરિશ્ચંદ્ર સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર એમની પત્ની શું નામ તારાદેવી એમાં રાહુલ નું મૃત્યુ થતું હોય ભજવતા હોય ખોટું છે એને ખબર છે ખોટું છે અને સીતા રામલીલા ભજવતા હોય સીતાજી નું અપહરણ થઈ ગયો હોય તો એ જે રામ થયો હોય એ કરો ભાવ દેખાડે પણ એને ખબર છે મારી ક્યાંય ભાગી ગઈ નથી ખોટું માને છે એટલે અંદર નથી થતી દુઃખ થાય છે પણ દુઃખી થતો નથી કલા છે એટલે દ્રવ્ય જરૂરી છે માધ્યમ છે બધું જોઈએ એના માટે છે પૈસા વગર કઈ થાય નહીં હા જરૂરી એટલે એમ ના કહ્યું કે ધનને મૂકી દે એ તો વ્યવહાર છે ગ્રહો છો બધો છે સંસાર છે તો પૈસા જરૂર પડશે જ પણ જરૂરિયાત પૂરી કરવા માટે વિશ્વાસ હોય તો ઉપરવાળો બેઠો છે બંધાયો છે આપવા માટે જરૂરિયાત છે ઈશ્વર બંધાયેલો છે વિશ્વાસ હોય તો આપવા માટે ગુણાતી સામે કે ઓઢીન સુઈ ગયા છે તો ત્યાં નાખી વિશ્વાસ હોય તો નાખી જાય વિશ્વાસ નહીં હોય તો હોય એ લઈ જાય જરૂરિયાત છે પૂરી કરવા માટે ઈશ્વર બંધાયો છે વિશ્વાસ હોય તો એનો આશરો હોય પૂરું કરે છે પણ સમજી લો જરૂરિયાત છે તમારા ઘરના વ્યવહારમાં મહિને પચીસ હજાર નો ખર્ચ છે અરે પચાસ હાજર પંચોતેર ખર્ચો છે દર મહિને લાખ રૂપિયાનો ખર્ચો છે ચાલો તો લાખ રૂપિયા સુધી તમારી પાસે હોય કમાણી કરો લાવો એમાં જરાય દોષ નથી જરૂરિયાત જ એટલી છે પરિવાર જ હો જણાનું હોય તો શું કરો લાખ રૂપિયાનો મોબાઈલ નું બિલ જ પચીસ હજાર આવે ખાધા ખોરાક એનું કેટલું બધા એમાં પીજા રાખે તેથી બઉ ખર્ચો થાય ભલા માટે ઘર એમ કે પિક્ચર જોવા જાવ તો કેટલું બુકડું બોલી જાય એટલે હાલો ને લાખ રૂપિયા આપડે છૂટથી મૂકો વાપરો જલ્સા કરો લાખ રૂપિયાની જરૂરિયાત છે તોય સવા લાખ કમા? દોઢ લાખ કમાવો અરે ભાઈ એટલું કમાઈ જાઓ બેઠું મૂકી દઉં બેંકમાં અને મહિને તમને સવા લાખ લાખનો ખર્ચો છે ને પચીસ વધારે સવા લાખ વ્યાજ આવે બેઠા એટલું કમાઈ જાઓ તોય વાત નથી દોષ નથી જરૂરિયાત છે બરાબર છે પણ આટલું લાખનો ખર્ચો છે અને છતાંય બેઠા વ્યાજથી સવા લાખ મળે છે તો માણસ પાછો કેમ નથી વળતો ત્યાં કે છે મૂળ તને બેઠું મૂકી દીધું એક કરોડ બેંકમાં છે મહિને લાખ રૂપિયા વ્યાજ આવે છે અને નો ખર્ચ છે હવા કરોડ છે ખર્ચો મહિને લાખનો છે અને તોય હજી તારે ભેળું જ કરવું છે વેળું જ કરવું છે વધુ જ લાવું છે વધુ જ લાવું છે જમ્પ લઈને બેસતો નથી હરિભજન કરતો નથી તો આ તો હવે તો તૃષ્ણા મૂકી દે તારે કેટલું જોઈએ છે આને મૂઢ કીધો છે પણ તમે વિચાર કર્યો કે માણસ જરૂરિયાત પૂરી થઈ જાય લાખ ની સવા લાખ બેઠું મળે તો પૈસા પાછળ પીડ્યો છે વધારે ને વધારે ધન મેળવવાની મેળો કરવાની તૃષ્ણા કેમ થાય છે બહુ સરસ કારણો છે વિચારવા જેવા છે એક જરૂરિયાત માટે નક્કી એકદમ સ્પષ્ટ થઈ ગયું ને તો બે લાખે પૂરું ના પડે કેમ તમારે આલિશાન બંગલામાં રહેવું છે એમાં વાપરવાના ત્રણ રૂપ અને દસ રૂપ સફાઈ જ કરવાના અને પંદર નોકર રાખવાના પડદા આમથી આમ નાખે આથી આમ નાખે સોફા અહીં ગોઠવું ઓલો સોફા અહીં ગોઠવો ના ગોઠવો ના ગોઠવ ગુલડી રાખવાનું ઉપયોગમાં મોટા મોટા પાંચ પાંચ ફૂટ ના સ્ક્રીન વાળા એવા બધા ટીવી મુક્યા શેટ સાહેબ તો નવરાજ નો નોકર જ જોતા હોય ત્રણ રૂમ માં રેવાનું હું તો હું બે હોય એક છોકરો હોય તો હોય એ અને આટલી સંપત્તિ હોય ને લગભગ હોય નહી અને હોય તો ત્રાહો ભાંગો હોય બહુ પૈસા વાળા ને એક જગ્યાએ ગયા છોકરા પૈસા વાળા હતા ને પછી છોકરા ને પૂછ્યું તારા બાપા એટલે મેં કીધું આ તો શું છે હરખું બોલું ન શકે મી ક્યાં બોલાવ્યો નહી ત્યાં સુધી સારો લાગતો બોલો લ્યો આવું ફર્નિચર આવી જાય એટલે ભોગ વિલાસ કરવા છે મોંઘા દાટ મેલો જેવા પેલેસ માં રહેવું છે સ્પેશિયલ બધા એના ચાર્ટર પ્લાન રાખવા છે ગયા ગીરીમાં જ્યાં ફરવું છે હરવું છે ફરવું છે દસ હજારની એક ડીશ એવા ખાણા ખાવા છે મોંઘા દાટ ખાવા આ બધા ગીરના જંગલમાં સિંહ જોવા ગયા હતા એ બધા ટોળામાં જતા હોય એમાં એક સિંહ વીફર્યું એ બધા બધી જ લોકો હોય ને સ્ત્રીઓ પુરુષો બાળકો પટેલ કણબી કોળી વાણિયા બ્રાહ્મણ બધા હોય પણ સિંહે ખાઈ ગયો સરદાજી ને મારીને ખેંચી ખાઈ ગયો ડૂચે ડૂચો ખાઈ ગયો બધા સિંહ બધા હતા ને કુટુંબના ઘેરી વેડા આટલા બધા છે એમાં કોઈને ત્યાં પકડ્યો નહીં અને સરદારજી મારીને ફાડીને કેમ ખાઈ ગયો તો આજ મારે પંજાબી ખાવું હતું સિંહ ને શોખ થઈ ગયા બોલો માણસ તો બગડ્યો પણ જાનવર બગાડી નાખ્યા હવે આવું હોય તો પછી ખર્ચા પૂરા થાય સ્પેશિયલ ખાવું છે નહીતર એને બકરું ખાઈ લે પેટ ભરાઈ જાય પણ એને સરદારજી જ પંજાબી ખાવું લે તો પછી દોડવું પડે કેટલું સાહસ કરવું પડે કેટલું બધું કરે ત્યારે પંજાબી મળે ચાર રસ્તા ક્રોસ આવેલ પડ્યું છે સાહેબ સો રૂપિયા પર ભિખારી દસ બાર લાખની ગાડી માલિક ને ભરાઈ ને એનો કાળો લેન્સ ખોલાયો સાહેબ સો રૂપિયા પર એટલે આ સો રૂપિયા સીધા એક કપ સો રૂપિયા નું મળે છે કોફી નો પીવો છે એલા મૂર્ખા મારે બાર લાખ ની ગાડી છે તો હું કોઈ એક કપ સો રૂપિયા ની કોફી આવી નથી પીતો તો ભિખારી કે તમને નહીં પોસાતું હોય ભિખારી કોણ મારી સૂત્ર જે વાત છે તમે સમજો વિલાસ કરવા છે પરિણા થી સંતોષ નથી કેટલાય ફેરવવા છે તો પૈસો જોશે પૈસા જોશે મોંઘાદાર ખાના ખાવા છે મોડી હોટલો રહેવું છે એવી બધી પાર્ટીઓ ભોગવવી છે તો પૈસો જોશે અને એ ભોગવિલાસ ની પાછળનું કારણ શું છે સુખ લઈ લેવું છે વધેથી સુખ માણવું છે એટલે માણસ વધારે વધારે પૈસો ભેળો કરે છે સમજાવ્યું એક કારણ પૂરું ના પડે પૂરું ના પડે બીજું કારણ પૈસાથી સન્માન મળે છે સાહેબ એક એક કારણ સમજો અને પછી એના દુર્ગુણો સમજજો બીજું કારણ પૈસો ભેળું કરવાનું જરૂરિયાત પૂરતું હોય તો પણ શું માણસ ભેળો કરે છે પૈસાથી સન્માન મળે જેની પાસે જેટલો જાજો પૈસો સાચું કે ખોટું આ તમે જ બેઠા છો બધા હે પણ તમારી પાસે કરોડોની મિલકત થઈ જાય તો તમે આમ આવો અને આમ બેસે આમ બેસે પૈસા ઉપર પૈસા શ્રીમંતો ઉપર અદભુત કે પૈસો હોય તો કેવું સન્માન મળે બાકી બીજું કઈ ન હોય કઈ ન હોય બનનાસોને એક જણા કીધું તમને ખબર છે તમે મારી સામે આંખ ઉઠાવીને જોતા નથી પણ મારી પાસે એક લાખ પાઉન્ડ નગદ પેડા છે બરનાર બહુ સરસ કીધું મને ખબર છે તમારી પાસે એક લાખ પાઉન્ડ છે પણ તમારી કિંમત એટલી જ છે એટલું જ છે બીજું કશું નથી એક લાખ પાઉન્ડ જ છે કઈ તો સમજદાર માણસ કે પણ પૈસા સન્માન મળે છે હમ ગમે હોય તો શાહી જેવો કાળો હોય માખીઓનો માળો હોય ગલોફામાં ગાળો હોય નીતિ તો નામ છે હૃદય નો કઠોર હોય ચાળીઓ ને ચોર હોય ગણિકાનો ગોર હોય વાલો પંચવામ છે લંપટ લબાડ હોય પાપનો પહાડ હોય ઝેર તણુ ઝાડ હોય ઝુલમી જામ છે કેશવ અધીર કે બધીર હોય લોક માને છે જેની પાસે ધનધામ છે જેની પાસે પૈસો છેડતી નો હોય ઉધરસ ખાતા નો આવડતી હોય પણ પૈસો છે ને શેઠજી શેઠજી શેઠજી છે ગણેશ શેઠજી આવે એ જ યજમાન હોય લાખો ખર્ચા હોય ઉભા થાય પોતી ની સામે સંતોષિયા છેડા આખું શું કર્યા પણ કઈ ના શકે સન્માન દૂધની ગાય ની લાત પણ પૈસો છે સાહે જેવો કાળો કીટોડો શિંગોડું શરમાઈ જાય શિઘોડું શરમાઈ જાય ઈ કે અમારું કુલ સારું એવો કાળો માખીઓનો માળ્યો અને ગાળ સિવાય ગલોફામાં ગાળ્યો હોય નીતિનું નામ છે નીતિ હોય જ નહીં જીવન હૃદય નો કઠોર ગમે થાય કોઈની પાસે જરાય દયા એને થાય નહીં આવો કઠોર સગા ભાઈનું બેન નું માનું સગા દીકરાનું સારું ન કરે એવો હૃદય કઠોર હોય ચાળીઓ ને ચોર હોય गुणिका ना गोर गुणिका वेशिया ये पग चाटतो हो पग चाटता पुजारी हो गोर ए पुजारी गोर शू करे पूजा करे ये आरती उतार ये वो दुराचारी हो पंच वम छम एटी पांच छैरा रखड़ता है सब कवि के, के। लग्नेतर संबंधो एवं दुष्ट होने लंपट लबाड़ हो પાપનો પહાડો પાપનો પહાડ એટલું નહીં પાપ કાશીર નહીં બે કિલો પાંચ કિલો નહીં પાપનો પહાડ હોય એટલું પાપ જીવનમાં હોય ઝેર ઝાડ હોય ઝેરીલો હોય દ્વેષીલો હોય ડંખી હોય ઝુલમીનો જામ છે કોઈની હત્યાઓ કરાવી નાખી પૈસાઓ માટે તેને જરાય વાત નહીં હાવ અધીર કે બધીર હોય બોડો બાબડો હોય સૌ કે લોકો એને માને છે કેમ જેની પાસે ધન ધામ છે એટલે પૈસો લોકો ભેળો કરે છે સમજાણું કારણ કે બધા દબાઈ જાય છે અને જે દુર્ગુણો સદગુણ થઈને પૂજાય એવું થાય છે એક શેઠજી ગરીબ સ્થિતિ હતી ને ત્યારે કોઈ પૂછે નહીં ને પૈસા સન્માન પછી ખુબ પૈસા કમાયા પછી ચાર ઘોડા ની બેસી જૂનો જમાનો બગીમાં શેઠ બેસે બંગલામાંથી બહાર નીકળે ત્યાં તો બાર રોડ ઉપર રસ્તા ઉપર લાઈનો લાગી હોય લોકોની સંબંધીઓની નાની ને તેની બધા જી શેઠજી નમસ્કાર શેઠજી નમસ્કાર શેઠજી નમસ્કાર પણ શેઠજી શું બોલે ખબર છે હાજી કઈ દઈશ હાજી કઈ દઈશ કોઈને સામો નમસ્કાર ના કરે શેઠજી નમસ્કાર કઈ દઈશ આ સમજાય નહી કોઈને કોઈ પણ કે શેઠજી નમસ્કાર કઈ દઈશ પછી કોઈક તો એવું હોય ને શેઠજી આ બધા તમને જયારે જયારે નમસ્કાર નથી કરતા હોય ને એ તિજોરીને કહી દે કે ફલાણાભાઈ નમસ્કાર કીધા છે ફલાણા ભાઈ નમસ્કાર કીધા છે ફલાણા ભાઈ નમસ્કાર કીધા છે તિજોરીને કહી દઈશ સમજદાર સન્માન કોને છે પૈસા છે ભાઈ આ આખો કવિ છે આપણે ખાડીયાનો અમદાવાદનો એ તો બહુ આમ ભણ્યા ઓછું હોય પણ બુદ્ધિ બહુ તેજસ્વી એક મંદિરે દર્શન કરવા ગયા સાધો સીધો વેલ્ચ અને ફકડ માણસ શ્રેણી કેળિયુ માથે પાકડી બાંધવા વાળો માણસ પણ આમ તો જ્ઞાની માળો એ કોણ ઓળખે એને અને એને અવધૂતી જેવું તો બધું જીવન હોય હા અબ્દુલ કલામ સાહેબ આપણે હવે પ્રેસિડેન્ટ થયા પછી થોડુંક કંઈક હરકું પહેરવાનું બધું પ્રોટોકોલ પ્રમાણે થયું નહીં શું એને વાળા રખડ બખડ હોય મોજા બૂટ સરખા હોય નહીં કપડાં એવા બધા હોય કારણ કે એને એને પડી જ ન હોય એવા હોય તો મંદિરમાં દર્શન કરવા ગયા એના જીવનની બનેલી ઘટના ત્યાં તો બધા પૂજારી બધા હટાવ હટાવ હટાવ નીકળો જલ્દી હલો નીકળો આ બધી મંદિરોમાં એ દશા છે ધક્ મુક્ ભગવાન કરવા દીધા સુરવા ને મોચ મોરખી કરી લીધી પાઘડી આટીદાર બાંધી ફર્સ્ટ ક્લાસ હાથમાં ફળ ફૂલ નો ટોપલો લઈ અને આવ્યો ત્યાં તો પૂજારી આવે છે શેઠજી આવે છે શેઠજી આવે છે જગ્યા થઈ ગઈ અખાઈ ટોપલો તો મૂચ્યો પણ પછી જે ચમચમ આવીને એને ચાપખા સંભળાય્યા એ કે સવારે આવ્યો હતો ને એ હું જ હતો અને આજે અત્યારે આવ્યો ને બપોર પછી એ ઊંચ છે તમે ધર્મના પ્રચારક છો કે ધંધો કરવા બેઠા છો ઠાકોરજી કોના માટે છે પછી આખો છોડે પણ ધર્મસ્થાનમાં ધનપતિઓને સન્માન છે આમ તો પૈસો કોઈ લોકો ભેળો કરતા નથી એક જણો માતાજી મંદિરે દર્શન કરવા ગયો પણ ત્યાં પહોંચ્યો ને ત્યાં માતાજી પોટી ગયા તા એટલે પૂજારી હજી ત્યાં જતા પૂજારીને કીધું માતાજી પોટી ગયા હા હા પોટી ગયા મારે દર્શન કરવા તા હવે ન થાય એના તમારે આરે થોડું એનો મેળ પડે એનો દર્શનનો સમય હોય ટાઈમે આવવું જોઈએ હવે ન થાય અરે ભાઈ પણ હું ક્યાંથી છેક આવું છું અને મને માતાજીના દર્શન ન થાય ના થાય ના થાય શું તમે માતાજીક કરો છો પડદા પડી ગયા માતાજી પહોંચી ગયા પછી હવે તમે આ બુદ્ધું છો તમને સમજ પૂજાની રીતિની કાંઈ મંદિરની રીતની કાંઈ ખબર ન હોય પછી વળી પછી દર્શનની વાત કરો આટલી નથી ખબર પડી પહોંચી ગયા પડદા પડી ગયા પછી શું દર્શન થાય નહીં દર્શન થાય બહુ નિરાશા મને મળી ગઈ ત્યાં શું કરીએ આવજો પછી ઉથાપન થાય ત્યારે આવજો ચાર વાગ્યા અરે હું તો બારગામથી આવું છું મારા પાછું પહોંચવાનું હોય હું ચાર વાગ્યા સુધી અહીંયા રહું તો પછી હું ઘરે ક્યારે પહોંચું તે અમે શું કરીએ અરે ભાઈ તો ઠીક છે પણ મારે તો શું છે હજાર રૂપિયા ભેટ ધરવાતા દર્શન કરીને મારે માનતા હતી હવે તમે આજે હું તો શું છે કે અહીં આવ્યો ને માતાજીનો આમ જોયું એટલે મેં કીધું અહીં અર્પણ કરી દે એટલે પછી જમી કરીને પછી મારી તે ઘરે પાછો ફરી જાઓ સારું તમારે પોઢી ગયા હોય તો બીજે મંદિરે જઈને જ્યાં દર્શન થતા હોય ત્યાં દર્શન કરશું અને માતાજીને ભેટ ધરશું હજાર રૂપિયા એ જમાના હજાર રૂપિયા તો એ લોકો કે બોલો ને હું ઉભા રહ્યો બે મિનિટ અંદર ગયો બે મિનિટ પાછો આવ્યો પડદો ખોલ નાખ્યો એટલે આને કીધું તમે કેતા હતા ને માતાજી પોઢી ગયા તા ને પડદો કેમ ખુલી ગયો એમાં એવું છે સમજવું પડે શું મેં માતાજીને કીધું તમારે બેનપણી લક્ષ્મીજી મળવા આવ્યા છે મળવા દઉં તો આભાજ્યો હવે માતાજી એના બેનપણી મળવા માંગતા હોય એમાં ધર્મ જગત હોય પૈસા ને સન્માન મળે છે એટલે લોકો વધુ ને વધુ પૈસો ભેળો કરે છે કે આ હોય મને ખરેખર અમેરિકામાં એક જણા એની ગાડી માં હતા મને કે મને સ્વામીજી એક જ ઈચ્છા છે કે લાખો ડોલર ભેળા કરવા છે પછી ઈન્ડિયા આવું છે મેં કીધું કેમ એટલું બધું ભેડું કરવા પૈસાથી જ મજા છે તો જ આવકારો છે સંબંધીમાન સત્સંગમાન બધી જ એટલે પૈસો તો જોઈએ એની એક દ્રષ્ટિએ વાત ખોટી નઈ પણ રસ્તો ગલત એના માટે મરી ના જવાય રસ્તો ગલત પણ સન્માન મળે છે તમને આજે કોઈ દલપતરાબે કેવું સરસ લખ્યું જે કાન ઉડો વ્રજ વિષય મહી ચોરી ખાય એટલે ગોરસ ને માખણ નહી ગોરસ છા ચોરી ચોરી ને ખાતો ને ભગવાન કૃષ્ણ ગોકુલ વરજુરામ વૃંદાવન ગોકુલ જે કાન ઉડો વ્રજ વિષય મહી ચોરી ખાય લક્ષ્મી ભડા થકી થયા રણ છોડરાય લક્ષ્મી નારાયણ દે નહીતર માખણ ચોર કેતા બધા ભગવાનની આ દશા હોય તો સંસારીઓની જોઈ જાય એટલે પૈસો છે એ સન્માન આપે છે એટલે માણસ વધુ ને વધુ ભેળો કરવા લલચાય છે ત્રીજું અહમ પોષાય છે અહમ પોષાય છે પોતાની પાસે કેટલો પૈસો છે પોતાને જ ખબર હોય પણ એનો એને અહમ સંતોષ થાય મારી પાસે આટલા લાખ છે બધાને બધું તો કઈ જ ના દે એ તો હાલ સ્વાભાવિક વાત છે તમે બધા બેઠા છો કઈ તમે થોડા મને બેલેન્સ શીટ બતાવી દેવાના છો બતાવી દે તો ઉપાધિ થઈ જાય એક જણો મેળો મુંબઈમાં અમે ગયા પધરા ઘરે પધરા મણી ગયા પછી એને આ સંસ્થામાં દાન માટે મેં કીધા આટલા બધા ભડા માણસ ના હોય આ તમે પાછું લઇ જાઓ આટલું બધું ન મૂર્ખામી કરાય હોય સામાન્ય રીતે નાના નાના આટલું મારે આ તમારે અર્ધા જ દીધા હજી તમારે વધારે દેવા હતા પણ તમે ખીચી જાઓ એટલે અડધું રાખ્યું છે મારી બેલેન્સ શીટ જોવી છે હું બતાવી દઉં મારે પૂરતું છે એટલે આપું છું મને બોલતો બંધ કરી દીધું બોલ એક એની નિકાલ જતા બેલેન્સ શીટ એક મળ્યો એમ કે બેલેન્સ શીટ જોવી છે લગભગ બતાવે નહીં આપણે જોઈએ નથી હોય શું કરવું છે ભગવાનની મૂર્તિ બે વાર ના વધારે જોઈએ આ તો વાત છે કે અહમ સંતોષ હાય કે અહીંયા આટલા પડ્યા છે અહીંયા આટલા પડ્યા સવારે ઉઠીને એના જપ્ત કરી લે અહીંયા એટલા છે અહીંયા એટલા છે અહીંયા પૂજા હાલતી હોય બોલો આની પૂજા હાલતી હોય જપ જપ હાલતા હોય અને જો બે આ માળા છે ને આપણે આમ ફેરવતા હોય આમ ફેરવતા હોય અને ઓલી છે આમ ફેરવ વિરુદ્ધ છે રૂપિયા આમ ગણે માળા આમ ગણાય એટલે આમ કરે એ ભરાય અને આ ઉચે હોય એ જાય જીવન અહમ સંતોષ અને બોસીઝમ પોષણ સત્તા ચાલે કોઈ ઢોકર મારી મારી દે ત્રણ જણા ને પાંચ જણા પચાસ જણા પંચોતેર જણા હુકમ થાય એક જણો કે ભાઈ મારી નીચે છે ને બસો જણા કામ કરે છે તારી નીચે બસો જણા કામ કરતા હોય તો કેમ ના કરે હું ઉપલે માળે રહું છું નીચે ફેક્ટરી છે હવે આમાં આમાં અહમ આવી જાય હવે પોતાની ફેક્ટરી હોય તો એટલે હુકમ થાય આ પૈસો હોય બીજાની ઉપર સત્તા ચાલે હુકમ ચાલે બોસીઝમ ચાલે બહુ સોનેકા મજા દેખો એક વાત કરું એક જણા મકાન રંગાવું હતું એટલે રંગેરા ને બોલાવ્યો બંગલો છે મકાન છે રંગવાનો છે તો કે વાંધો નહીં તો શું લેશો તો પર ડે રૂપિયા મારી મજૂરી થાય રંગી દઈશ કઈ વાંધો ચાલો કલર તમારો કલર મારો મારી ખાલી મજૂરી પીછો ચલાવવાની પર ડે રૂપિયા ઓકે તને દીધા રંગી દે બીજી દિશા આવ્યો તો બીજો માણસ રંગતો હતો અને પોતે ખુરશી નાખીને બેઠો હતો અને પેલો રંગે અને કે ભાઈ આમ કરો આમ કરો આ શેડ પાડો અહીંયાથી આમ કરો આમ પી ચલાવો આમ કેમ બરાબર નથી આમ કરો એમ બધું ગગડાવે બધું કરે એટલે આ ઘરધણીને થોડું વિચાર છે કે માણો મેં રૂપિયામાં નક્કી કર્યું તો આ મજૂર પંચોતેર માં લઈ આવી છે ને વેચમાંથી આટલું એને ગઝબ કહેવાય એટલે પેલા રંગતો તો એ મજૂરને પૂછ્યું ધીમેથી ગેપ મળી ગયો ને અવકાશ મળ્યો ને પૂછ્યું એ તને મજૂરીમાં કેટલા આપવાના સો રૂપિયા હે સો રૂપિયા હા આને વિચારજો સો રૂપિયા મેં આને રાખ્યો છે અને સો રૂપિયા સો રૂપિયા સો એ સો પુરા તો તને મારે સો આપવાના છે તો તને શું આવું શા માટે કર્યું તો કે બોસ હોને કા મજા લેરા હો બોસ વને કા મજા લેરા હો યાર બોસ હોય મેં કેટલા મજા હતા હુકમ ને કેટલા મજા હતા બસ પૈસાદાર ને આ હોય છે હુકમમાં જે મજા હોય છે એના માટે તૂટી જાય છે સત્તા ચાલે છે પૈસાદાર હુકમ ચાલે છે ત્રીજું કારણ અહમ સંતો થાય થાય ચોથું કારણ પૈસો ભેળો કરવાનો સલામતી સલામતી શું દેશકાળ આવે માંદગી આવી જાય અચાનક ખર્ચ આવી જાય શરીર કામ ન કરે તો બજારમાં મંદી આવી જાય રિસેશન પીરિયડ આવી જાય વધુ થઈ જાય ધંધા ફ્લોપ જાય તો શું કરવું આપણી પાસે હોય તો કામ આવે સિક્યુરિટી સેફ એટલા માટે પૈસો ભેળો કરે છે ગણી ગણી ને સમજે સાચી વાત છે ને હા કે સલામતી છે સુરક્ષા બસ છે એટલે જરાય વાંધો નહીં કાંઈ પણ થાય બજાર ઊંચું નીચું થાય પણ હવે જેને ભાઈ પચાસ સાઠ લાખ બેંક માં હોય મહિને નું વ્યાજ જ પચાસ સાઠ આવતું હોય એને મંદી ઊંધી જતી થઈ જાય એને શું વાંધો છે ચાલે કે ચાલે હાંતિ જ છે ને એને રોટલા તકલીફ છે મહિને પાછો એક બે હજાર આવે દસ હજારનો ને ચાલીસ વધતા હોય શું એને વાંધો છે સલામતી માટે માણસ પૈસો ભેળો વધારે કરે છે બસ પ્રસિદ્ધિ થાય અને જે કરે દાન કરે સત્કર્મ કરે કોઈ સામાજિક પ્રસંગ કરે પ્રસિદ્ધિ માટે દેખો કેટલું વાપર્યું આ પ્લેનમાં જઈને લગ્ન કરે ઉપર અવકાશમાં જઈ શું માટે એમાં ફર પડી જાય છે ઉલટા ને વહેલા તૂટતા હશે સબમરીન માં દરિયાની અંદર આવી પ્રસિદ્ધિઓ માટે માણસ પૈસો ભેળો કરે છે ધનપતિ છું એમ એના માટે તૂટી જાય છે છઠ્ઠું કારણ શક્તિ પ્રદર્શન માટે પૈસો પોતે એક શક્તિ છે ભલ ભલાન ભૂખ પીવડાવી દે ને રાજ સત્તાને ઝુકાવી દે ધનપતિઓ દાવે ધારે નિર્ણયો લેવડાવી દે છે ને સત્તા છે એમાં શક્તિ છે અને આને આમે મનીને વિટામિન એમ કહેવામાં આવે ટૂંકમાં એમ કેવાય વિટામિન એમ એ વિટામિન એમ છે એ બી સી તો હોય પણ વિટામિન એમ એ આવે એટલે માણસ આગળ વાત બદલાઈ જાય બે છોકરા હતા ને એને એક નાળું ઠેકવાનું હતું તો એક ગરીબ હતો એ નાળું ઠેકવા જે પડી જાય અંદર એક છોકરો છલાંગ મારી મારો લાગે નહીં જાય પાણીનું બીજી વાર ટ્રાય ત્રીજી વાર ટ્રાય એટલે હું મજબૂત ઠેકીને પેલા છોકરાએ ખીસું ખકડાય આમાં રૂપિયા હોય ને તો ઠેકી જવાય આની ગરમી છે આની શક્તિ છે બલમલે આ રૂપિયા નોટો તું ભરાય હમણાં જો આ શિયાળો હોય ત્યારે બધા આમ ખિસ્સામાં હાથ સુકામ નાખી દે ત્યાંથી ગરમી આવે છે दौलत कीधी है संपत्ति दौलत दो एट लत एट लपाट थपाट दौलत बे थपाट एट दौलत आपाट मरे पाचड़ मर लक्ष्मी आए ने त्यारीठ थपक तू मन लायो एक लात मरी ने पाड़ लात मरी शाबासी पेट बाहर निकली जाए અને જ પેટ ઉપર મારે એટલે દોલત કરી પૈસો એક શક્તિ છે અને શક્તિ પ્રદર્શન માટે વધુ વધુ કમાય છે હમ સાતમું કારણ સંતાનો માટે એક વીણી વીણી આ બધી વાતો છો સંતાનો માટે લોકો પૈસો ભેળો કરે વારસાબલા દેવું છે એને દેવું આને દેવું છે અને કેટલું દેવું છે કેટલું એકસે એવો હિસાબ માંડ્યો કે ઘરમાં પાંચ જણા જોજો ઘરમાં પાંચ જણા મહિને આટલો ખર્ચો બાર મહિને આટલો બાર મહિને આટલો તો એક જણો વીસ જીવે બીજો ત્રીસ જીવે બીજો પાંત્રીસ જીવે આટલા જીવે તો આટલા કેલ્ક્યુલેશન પ્રમાણે પાંચ જણાના સભ્યો કોઈ સાઠ સી તેરસી નેવું વર્ષની ઉંમર સુધી જીવે તો આટલો ખર્ચો થાય એટલો પૈસો છે પાંચના પાછા જેટલા થયા એનું ગણ્યું એમ ગણી ગણીને એને હિસાબ માંડ્યો હવે કેટલું થાય તમે કયો પછી એના છોકરા એના છોકરા પેઢી તે એને હિસાબ કર્યો તો સાત પેઢી ચાલે એટલે એક એક ના પાછા ડાળા ફૂટતા જાય એ બધો હિસાબ માંડો વિચાર કરો એને સમજાય છે ને વાતને કે એના છોકરા એ પાછા પરણે એની દીકરીઓ પરણે એને ત્યાં દીકરા થાય બે ચાર પાંચ જે થાય એનું ગણ એને પાછા બે પાંચ એક એક થાય કેટલા સભ્યો થયા એવી રીતે સાત પેઢી સુધી ચાલે એટલો પૈસો એની પાસે હતો કેલ્ક્યુલેશન માર્યું સાત પેઢી ફૂટે નહીં તોય શેઠના મોઢા ઉપર આનંદ વિયોગ્ય ઊંઘ આવે નહીં એની ઘરવાળી શેઠાણી એ જોઈએ રાખે એ કેવાય કે તૈયાર થયો ઉકો જ કેવાય એના કે દિલાવર શેઠ થોડા કહેવાય ને ઉકા તને ઊંઘ કેમ નથી આવતું કેમ આમથી તડફળિયા મારા તો કે મને ચિંતા એ થાય છે શું સાત પેટી સુધી વપરા એટલો તો પૈસો છે પણ આઠમી પેઢી નું શું તમે જુઓ એટલે સંતાનો વિદેશોની અંદર છે ને આપણા આપણી એક પારિવારિક કૌટુંબિક વ્યવસ્થા છે કે સંયુક્ત કુટુંબ ભેડું રહેવું બાળકોને માવતર પુત્ર પરિવાર લાગણી હોય એનો ફાયદો છે માતા પિતા ને છોકરાઓ સાચવે કે જાળવે હવે કેટલા જાળવે છે પછી વાત છતાં મા બાપ ને એમ છે આપીએ આ બધું નથી અને પરિવાર ની અંદર આશક્તિઓ છે સત્તર અઢાર વર્ષ છોકરો થાય વિદેશની અંદર મમતા મૂકી દે સીધું જ કહી દે હવે જો ચૌદ વર્ષ થઈ ગયો કમાવો મંડયો છાપા વેચો જે વેચો ફૂલ વેચો નોકરી કરો બધું કરો તમારી મેળે પૈસો કરજો તમારી મેળે પરણ જો અને લ્યો જાવ જુદા કરોડોની ગવર્મેન્ટ આપી તમારી પાસે છે એટલું બધું મારો છોકરાનું ના એ બિલ હોય કે એનો ફાધર હોય ગમે તે હોય એ દસ એને મળે તમારા દીકરા છે તો બાકી બધું સરકારનું એનું છે હવે આ એક કારણ એ છે કે મોહો છોડીએ કે કોના માટે અને આપણે અહીંયા દીકરીનો દીકરો એનો દીકરો હાળો હાળી હલાડો ઓલા બધા કે અમે કોઈ તારા નથી તો આ મમતા એટલે આપણા દેશની અંદર આ એક પારિવારિક સંયુક્ત કુટુંબ મમતા સારો ગુણ છે પણ એમાંથી ધન લોભ બહુ પેદા થયો કે મારે આને એટલું દેવું આને એટલું દેવું આને દઉં મરતા મરતા નથી કહે નાન દીકરી ને બોલાવી ને દઈ દેજો એટલું બોલી એટલે દઈ દેજો નાન છોકરા ને બે ખોબા દઈ દેજો તું જાળા કરે બોલ એ અરે ઓલા કોઈ ડોસા મળવા માંગતા ન હોય પણ આ એક આ મમતામાંથી પૈસાનો લોભ વધારે જાગ્યો સંતાનોને આપવા માટે એનો સંતોષ થતો નથી અને છેલ્લું કારણ છે એ અદભુત છે પણ એ આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ